દેવ માંથી માસ થાય માસ માં દેવ થાય અને પોતાના સુખ ને ભોગે આટલી માથાપુર કરી હિન્દુસ્તા હિન્દુસ્તાન તો થવાનું જ હતું સ્વતંત્ર પણ નિમિત્ત જોઈએ તો નિમિત્ત ગાંધીજી ને એની શું કયું આપડે ઉપકાર માનો છે આપડે એમને નિમિત્ત કહીએ તો ખોટા આપડે અર્થ ખોટા દેખાય છે એવું બનશે આપડે કૃષ્ણ અત્યારે એ તો બને પણ જે કર્યું છે એકલા માણસે આગળ ઘણા માણસો છે ભગવાન ના હિસાબ જ કપ્ર કાબ્ય વેચાય નહી એનો કરાય માણસ કરે તો પછી એ લોકો ચાલે અમૃત કરોડ માટે ચાલે પણ એક પતિ એક પત્ની સિવાય બીજી સ્ત્રી જોઈશ નઈ કે છે એવા વિચાર હતા વિચારસ એટલે આઠ વાગે બધા ડિવોર્સ આ પાછળ માં આવશે બેઠા એટલે લગ્ન કર્યા પછી બીજું લગ્ન ના કરતા એ જો વાત મરી જાય તો લગ્ન પણ ના કરે એવા માણસ પવિત્ર માણસ તમે કહો છો કે જગત ભગવાને બનાવ્યું નથી બરાબર એવિડન્સ થી તો બધા જે આત્મા છે બધાના મારા એ જયારે શરૂ થયું હશે તારે તો બધાનો આત્મા સરખો જવો જોઈએ ને પછી ભાવ કર્મ ના લીધે દરેક ના હાથમાં જુદા ના પણ હું શું કઉ છુ કે બધાના જે આત્મા છે એ તો ડિફરન્ટ એન્ટિટી છે ને શુદ્ધાત્મા છે બધાના બધા છે એ સમજ ના પડે દરેક જુદી જુદી હોય ને શરીર જગ્યા જગ્યા આકાશમાં શરીરે જે રોકી છે સ્પેસ એના આધારે થાય છે ટાઈમિંગ તો એજ છે બાર નીકળી પછી લાઈન ને કોવી પડે દાદા બાબા ભાવકર્મા લીધે જુદો જુદો થાય એ તો બરાબર છે ને ભાવકર્મ ના લીધેક્ટર્મ શે ના સ્પેસ ના આધારે સ્પેસ ના આધારે જ નથી નિરાધાર સ્પેસ પોતાની જગ્યા છે પોતે જ સ્પેસ એટલે આકાશ હું એવો વિચાર કરું કે મારે પેલો મહાવિદ્યાય ક્ષેત્ર માં જવું છે આ ભાગમાં આવવાની સત્તા કોની કેવી રીતે આ ભાગ માં ધારો કે મહાવીક ક્ષેત્ર જવાનો ભાવ કર્યો કેમ ના જવાયે ન એતો સ્વભાવ બદલાય સ્વભાવ થાય તો કામ કરતું અરે ત્યાં પાંચમારા નો માસ થયેલો મહાવીદાય ક્ષેત્ર માં નહી તકેલ મેળે અને એવા મહાવીય ક્ષેત્ર જેવા બધા બહુ ક્ષેત્રો છે તે બધા માવિદે ક્ષેત્ર જવા બીજા ક્ષેત્ર છે એટલે બધું ગમે ત્યાંની ગમે ત્યાં આ જાય કે રહે કરે સભાવ કરો ફ્યુચર કલેક્શન પછી આપણને ખાતરી થઈ સંપ લાગતો નથી દરવાજા વધારે અંદાજો વધારે બંધન માં આવતા જોઈએ બંધન માં દરવાજો ઘટતા જોઈ લેવાજા બંધ થતા જોયા રહેતા છે સારા માણસ છે બીજું ક્ષેત્ર આ પરર ક્ષેત્રો છે ક્યાં આવ્યા શસિભાઈ પૂછે છે ક્યાં આવ્યા બીજા ક્ષેત્રો કેટલા ઉત્તર માં જ છે ઘણા ખરા ઘણા ખરા ઉત્તર માં લાડવા ક્યાંય સ્ત્રીઓ ઉઠાઈ જાય ક્ષેત્ર માં સ્ત્રી ઉઠાઈ જાય રામચંદ્રજી ને સ્ત્રી ઉઠાઈ ગયા હતા ને એવું કોઈ ને છોડે રહીના મનુષ્યો એના કરતા વાણીમાં જુદું હોય ને વર્તન માં એથી જુદું હોય અને એ લોકો મનમાં હોય એવું જ વાણી બોલે એવું વર્તન એ કે તમારે તમારી છોકરી કાલે ઉઠાઈ જવાનું છું બોલે એટલે આપડે વિચાર્યું છે આવું અને આ બોલે છે પદ્મનાથ પેલા થશે પછી કૃષ્ણ ભગવાન છે રાવણ હું તીર્થંકર છે હવું ગતિ દેવગતિ હોય કોઈ બીજી ગતિ નથી પોતાની ગતિ ભોગવી રહ્યા છે બધા ભૂલી જશે કે અત્યારે બધા અમુક અમુક જગ્યા હોય પછી ભેગા થશે જેમ જેમ ઉદય આવે ત્યારે ઉદય આવે જન્મ થાય ચોવીસ થતા જુદો દેશમાં તો અમને દેશમાં તો અમને કે તમે પેહલા ચિંત કરતા નો એવું કે અમે તમે જ વાળો કરો અમે જાણતા નથી ખબર કેવું શું બધી કલ્પનાઓ ઉભી કરી લી છે લોકો દાદા પદ્મનાથ શ્રેણીક રાજા નોતાર આપડે જે શું બોલું સપના જે આ છે ચોવીસ તીર્થંકરો નમસ્કાર કરીએ છે બાકી છે ને અત્યારે નામ જાણવા છે દાદા એ કહેલું કે એક શાસ્ત્ર માં કઈ બધું ભવિષ્યના વિશે નું બધું લખ્યો ભૂલી ગયો ગ્રંથ કયો એ ગ્રંથ કીધેલો બે ત્રણ દિવસ પેલા મેન્શન કર્યું એ કયો ગ્રંથો ચિંતા થાય તો મોક્ષ થાય ને અશાંતિ થાય તો મોક્ષ થાય ઉપાધિ માં સમાધિ રે તો મોક્ષ થાય ઉપાધિ નહી ઉપાધિ તો શરીરમાં સ્વભાવ સમાધિ આત્મા નો શરીર છે તો હજી ઉપાધિજ લાગ્યા કપડા નાય ગરમી લીધે એકદમ સમાધિ ના જાય તમે આત્મા બળે છે સમાધિ અરે આવી રે છે જે ઉપાધિ આવે તર સમજી તું કે ખુરશી લાવેલા ઉઠે ઉઠી જાવ અહંકાર તો બધા ને હોય છે અહંકાર તો દેતા રહ્યો ને તૈયારી અભિમાન એમાં શું ફરક સમાન સમાન એ છે કાયદેસર કરે છે અને અભિમાન બીજા અત્યારે ક્યાં કરે છે તરછોડ કરવા માટે આ મારા તણબલા અને આ પ્લોટ અને બગીચો પણ મારો જે શહેરાબું નથી અભિમાન કે સમાન રાખવું છે કે નઈ વિતરાક માર્ગ માં સમાન કેવાય કે પોતે કોઈ ગાર્ડે એને ક્ષમતા રાખે તો સમાન કેવાય માણસ એક નંબર પછી એવું તો તમે વ્યવહાર માં તો માણસે આપણે ખરો વ્યવહાર વિતરાગ વ્યવહાર આ છે લોકો સોમા એ તો તમે નેગેટિવ થિંકિંગ શરૂ કરો છો ને એટલે તમે કેમ ના આપ્યું આમંત્રણ ના પણ કાળી મેલેવું પણ આમંત્રણ ના આપે એમ જવું અગરબત્તી આખો રોગ સુગંધી વાળા કરે સુગંધી વાળા માણુષ્ય હોય ત્યારે આમંત્રણ આપવાનું છે બીજા લોકોને શા નું આમંત્રણ આપે સમજ ના પડે એ ના સમજ સુગંધીદાર માણસ હોય અગરબત્તી સુગંધીદાર હોય આપે એવી રીતે જે માણસ પોતે પોતાનું લાઈફ સ્વીકારે લોકોને સુખ કરાવડાવે એ બધી સુગંધીદાર માણસો કેવાય એવા માણસો ને આમંત્રણ બીજા લોકોને આમંત્રણ શું આપવાનું આ પરચુરણ માં આવશે ને કોમન માં આવશે સુગંધી ના જે નગર સુગંધી છે તમને કેવું લાગે સુગંધી ના જે માણસ અગરબત્તી બે અગરબત્તી કિંમત છે પણ માણસ નહીં સુગંધ ને હું તો કઈ એવું બોલે એવું બધા ખરાબ લાગે એવું બોલે બાબા વૈષ્ણવ છે ક્યાં થયેલા છે વૈષ્ણવ તો ત્યાં ને કેવાય ગાંધીજી કે વૈષ્ણવ જંતુ છે એને કહીએ પીડ પરા પારકા ઉપકાર કરે છતાં મનમાં અભિમાન ના લાવે અને પાકા આવ્યો આ બધા મુશ્કેલી મૂક્યા લાગે છે આ દુનિયા કોને બનાવી છે એક અને આ પઝલ હજુ હમ થાય છે થાય છે ના શક્તિ શક્તિ હોત ત્યારે ઉપકાર માનવો પડે આપડે તો આગળ બધા રાખવી પડે માનવો પડે વ્યવસ્થિત શક્તિ પાણી થાય ના થાય ટુ એચ ને ઓ ભેગા થાય એટલે પાણી થાય કે ના થાય કેમ બોલ્યા મેકર શું કે પાણી બે બનાવ્યું તારે કુછવા <laughs> ટુકડો પડ્યો હોય એને હળગાવવાની આપડે જરા જરૂર હોય કે મેળગી ઉઠે એવું છે આ બધું દૂધમાં દહી નાખ્યું છે આજે taken the interview get in and we got up and soar motor ahmedabad gear there koi karta nahi the nobody it creator of this world that one creator is correct by relative find not by real find the mechanical energy generator <coughs> circumstantial leverance હવે જશે પાંચ આજ્ઞા વડે છો તો ત્યારે ચિંતા ના થાય ઉપાધિ ના થાય નિરંતર સમાધિ રહેશે માટે દાદા ભગવાન બોલવાનું કેમ હું બહુ ઉપકાર થયો શું થયું મારી પર ઉપકાર કરો તમારી પણ બહાર જવાનું કોઈ પૂછે કોણ છે તો શું કેશો શુદ્ધાત્મા ખબર નથી તમે શુદ્ધ આત્મા થયા છો કે એમ જ જો નવનીતા હું કેવું બોલે છે રિલેટી ભાષા ભ્રાંતિ ની ભાષા આ ભગવાન ની રિયલ ભાષા છે આ શુદ્ધ ભાષા છે ભગવાન શું છે બાર ભ્રાંતિ ભાષા છે ભાષામાં જ વાત કરવી પડે મુસલમાન દેશ માં આપડે કહેવાનું કે હું નવનીત છું સમજ અને શુદ્ધ ભાઈ ગયા તમે આ ભગવાન ની રિયલ ભાષામાં એટલે ધી વર્લ્ડ ઇઝ ધી પી નથી ને એન્ડ નથી અનાદી છે જગત કેવું છે એટલે ક્રિએશન હોય ને સમજાયું નેધલ થઈ ગયો છે આખો અને બધા પધલ ઉભો થાય છે તમારે સમજવું પડશે ને બાય રિલેટી રિયલ વ્યુ પોઈન્ટ There are two to solve this puzzle, one relative one real that's what by relative relative By by you are husband your your your wife, your mother of your brother, your father of your son. That's what And સમજી પડી ખરી રીતે આવે એમને ના કહેવાય સિદ્ધાર્થમાં કોઈ એવું પૂછે ને એટલે આપડે જવાબ આપવા છે એટલે સમજવી પડી તને હવે જો અમારે આ પાંચ આજ્ઞા આપી છે ને મારો બધો સમાધિ રહેશે અને વાલ બધા હું આશીર્વાદ આપીશ પડી વાળ હસકા કરવા છું ને કેટલા વર્ષ એવું થતું કેટલા વર્ષની ઉંમર થઈ તારી પિસ્તાલીસ બાકી છે રાગે પડી જારી જશે ને બે આજ્ઞા આપી બાય રિલેટિવ લોકો ખ્યાલ નથી લોકો તો આખ્યા દેખાય ને એ ગાયું આવ્યું છે જોતો ગયો પણ જોયે છે જુઓ જ્ઞાન આપીએ આપીએ નહીં ત્યાં સુધી આખે જોઈએ અંદર ની વાંખી જોઈએ રિયલ વ્યુ પોઈન્ટ દેખાય સમજ પડ આ બકરી ત્યારે શું બાર ની પાસે આમ શું કે છે ગુલાબ નો છોડ ને બાર ની પાછા બે આજ્ઞા પાડવાની શરૂ કરી ઓફિસ માં સાહેબ ને જોવાથી આવી રીતે જોવા સાહેબ સાહેબ કડક થઈ જાય ક્રોધી થઇ જાય ગુસ્સે થઈ જાય તો આપડે આત્મા નથી ને આત્મા એવા એ ગુસ્સે થાય તો આપડે નવનીત નો દોષ છે આપડે નવનીત ને કેવું કે તારો દોષ છે તારો દોષ છે કે કોણ કે દોષ ના હોય તો એની બૈરી છે મશીન શું થાય નથી કરીએ બસ એવા હોય ને ગેરથી વળી ચીડ હોય અનુભવ થયેલો થોડો થાય તો ઘરે બધા ગુરુ નથી ને અમે કોઈ જવા માં ઉઠી અને આપડે જઈએ તો આ વાવ દેખાય અને અંદર ની વાંખે દેખાય બંને જોતા જોતા જવું એક પક્ષી ન જોવાની શરૂઆત કર આ જગત કોણ ચલાવે છે તું ચલાવતો હું નથી બિચારો એટલે જે વેપારી થાય નવરો ક્યાં હતી આત્મા તો પોતે આત્મા પોતે જ પરમાત્મા છે લઈ ને ફરિયા કરે એવું કરે ના કરે અને કોર્ટ જાય તારે શું કે ભગવાન રૂઠિયા ભગવાન રૂઠિયા છે ભગવાન આવું દૂધી છે હિન્દુસ્તાન માં દુઃખ આના છે બરો હું દૂધ કરવો એમનો ધર્મ ભગવાન હાથ નથી ગાલે ભગવાન કે ભગવાન ઉઠ્યા કમાયો હું કમાયો ને ખોટ ગય ત્યાં ભગવાન કે તારા મા આ પોલીસ વાળા નો દોસ્તે પોલીસ વાળા ફરજ બજાવવી પડે ના બધા દોસ્તો આપડે ગુનો કર્યો હતો પોલીસ વાળો એક માણસો એવું કેતો હતો મારો છોકરા નાનો છોકરો પડ્યો છે એટલે કોણ ચલાવે છે કહું જો આપડે ચલાવતા નથી અથવા માનીયે છે કે હું ચલાવું છું તેથી આ પ્રાંતિ ઉદભવી થઈ છે તેથી આ આપણે કર્મ છે અને ભગવાન તો આમાં ચલાવતા ચલાવે ભગવાન ગપ્પુ નથી આ વિજ્ઞાન છે કેશ બેંક જોયે છે ઉધારી જોઈએ છે ઉધારી ચાલશે કેશ જોયે છે કે બોલતો છે રોકડું જોઈએ ને આ કારમાં ઉધાર કેમ્પુ હાય કાલે અમારે રેડ પડે ને કઈક ગવર્મેન્ટ રસ્યા ગવર્મેન્ટ પુદાપૂર કરે તરત ઉધારી રોકડું આપો કે જે સાહેબ જે એટલે આ વ્યવસ્થિત શક્તિ નામની સૂર્ય તારાંતર વ્યવસ્થિત અવ્યવસ્થિત અવ્યવસ્થિત મનુષ્યો મનુષ્યો એટલા અહંકાર વાળ ને કે ઊંધું કયા કે સારી રસોઈ બનાવી હોય રસ પૂરી રોટલી બધું બનાવ્યું હોય કઢી માં જરાક મીઠું વધારે હોય તો પેલો કઢી ને જાય આ કળું ખરાબ છે આખું બધું બગાડે બધું કઢી દે ને બીજું બધું ખાઈ જ ના ખાય નહિ પ્રજા નો હું તો પેલું કડા નું જ પાકો કારણ ટેબલ પસારે એટલે આપડે આ વ્યવસ્થિત નામની શક્તિ વ્યવસ્થિત નિરંતર ચલાવે છે સમજબ અહંકારી છે તે વ્યવસ્થિત એટલે શું તે સમજાવું ક્યાંક આ હાથમાં પ્યાલો છે એવું લઈ ને જતો અને મારા હાથમાં કર ક્યો એને મે પ્રયત્ન કેળવા માં લીવા માટે સતા પડી ગયો ની તે તૂટી ગયો તો કોણે તોડ્યો એ મે પ્રયત્ન કર્યો દી સતાત પડી ને તૂટી ગયો તો કોણે તોડ્યો એ ઇન રિયલ લાઇફ માં તું કહે છે રિયલ માં કોણે તોડ્યો કોણે તોડ્યો રિયલ લાઇફ ની અંદર તો મે તોડ્યો નહી તો આત્મા એ તોડ્યો લે પાંચ રૂપિયા બે ડોલર લઈ લે કારણ કે એને જેવું દેખાયું કે વ્યવસ્થિત તોડ્યો કોને તોડ્યો વ્યવસ્થિત હોય ને તો હાથ પેઢી ચલાવી વ્યવસ્થિત તોડે ને તરણ વાળું ના ચાલે વેપારી ના ચાલે કારખાના વાળું ના ચાલે તારું જે સપ્લાય છે એ બધું તોડફાડ કરશે તારે શું વાંધો વાંધો નઈ ને એટલે વ્યવસ્થિત વ્યક્તિ આ બધું કરે જ છે હવે બીજો દાખલો આપવો એક દાખલો થઈ ગયો ને બીજો દાખલો બે હજાર વટાવી લીધા બે હજાર બીજા મૂક્યા અને આમાં બસો પડ્યા છે પછી લઈને આવતા હોય બોર બેટલે આપણે સમજી જવાનું કે નવનીત બે હાજર ગયા તો બસો હોય એટલે આપડે જોઈએ બે હાજર ગયા કોણ કાપી ગયો કોણ કોના હુકમ એ જયારે પકડાશે એક જગ્યા એ તારે ગુનેગાર અથા ખાતો હશે ઘોડાગાડીઓ ભરતો હશે અથવા ગુનેગાર જેને ઉપાધિ થઈ ને તે ગુનેગાર કોણ ઉપાધિ થ તારા ગુ આજે પકડાઈ ગયો અને આપણે ખાલી હતું આપડે તારી લોકો બઉ સારું થયું ને તો આપી દે ખાય એ લોકો આપડે કઈ બે હાજર ગયા તો આપી દે ના આપે આપડા ઇન્ડિયન બહુ પાકી પ્રજા એટલે એટલે આપડે કહી દેવાનું કે ભાઈ હા ખાલી હતું એટલે નહિ તો આપડે મૂર્ખ કે આપે નહી કશું ને કે મૂર્ખા હતા તમારા સમજવું હતું ને એટલે હું આ બે હાજર ગયા પછી હું મૂર્ખા સુર્ખા કહેવાય કે હા એ દુનિયા પછી આપડે ઘેર જવાનું રસ્તામાં પોલીસ ની ગેટ આવે તો આગળ વ્યવહાર પૂરો ચુકતે કરવો ગેટ ઉપર નામ નોંધાવાનું અને કઈ બે હાજર ગયા છે નતી લોકો નંદાઇને આપણે ઘેર ઘેર હડ છે તમે તો વ્યવસ્થિત કે વ્યવસ્થિત પણ કાલે પેલા બાળવું પડ્યું ત્યારે તું પાછું બધા માર માર કરું છું કશું હાલવું કરવું નહિ આપડે લેટું વાલી હા પછી ભજીયા ભજીયા બધું બનાવો બહેને જાણે કહો ખુબ કબાઈ લાયા છે અને નિરાબ જમી અને આજી હવા તર લેલીશું પણ હા કઈ ગળા સુધી જમી લેવું પછી કોઈ કેવાર ઉઠ્યા હતા પોલીસ વાળા પોલીસ વાળી કેમ તું ભાઈ છે ત્યારે આ પકડી ગયો છે બોલો શું હકીકત બની તારે કે આખી રાત દારૂ પીધો પોલીસ ના લે પેલા બિચારા હોય શિકાર ના મળે શું ખાય લેતું લઈ જાતર પાસે દિયલ અને આઠસો આઠસો છે તે ઘર માં જઈ અને બેંક ખાતે બે હાજર કરી દેવાના બારસો વ્યવસ્થિત ખાતે ઉધાર કે દેવા ચાર પાંચ વ્યવસ્થિત એટલે तीजी जुदा पड़ी गुद्धात्मा थी तकदम जुदा थी गया ये ते शुद्धात्मा હા નવની નવની દુકાન ચલાવશે તાકી વ્યવસ્થિત શક્તિ આ પ્રેરણા કરીને ચલાવશે